તમારે બંને ઉદયઘર ને આધીન છે આ જાણવું છું અને બીજા અવતાર ની જવાબદારી છે અને આપડે દરવારે જીતે આપડ્યું છેવટે પેલો જ કે તમારે તો અનુકૂળ હાર આપણી પાસે શણગારી શણગારે હા ઉમા શણગાર ડેકોરેશન સ્વાભાવિક અહંકાર શું ના કરે હું મારો પ્રાણ કેવું બધું દેખાય આપડે તેવું કશું બોલાય નઈ નાગું કશું બોલાય નઈ આવું મસ્કાર વાળા શબ્દ આપડે બોલાય નઈ એ તો મસ્કાર બોલે બોલે પછી લડે મારી પાસે ગમતી પછી સવાલ પણ ક્યાંથી મહાસ કનુભાઈ ને થોડોકરા દમદાટી આપે લોકો નઈ કરો હે તરત જ્ઞાન નથી આવું બધું જ્ઞાન નથી પૂરેપૂરું કઈ સમજણ પડી નથી દાદા જે કહેવા માંગે છે એ કઈ હજી બરાબર કઈ આપના મંદિર માં જવાય આજ્ઞા જે રીતે પાવી જોઈએ એક્ઝેક્ટનેસ જો એવું કદું છે નહી તો પછી આપના મંદિર માં જવાય કેવી આ કઈ કોલમ પોલ છે નહી વ્યવહારિક વાત પડે પડાય તો એટલે આજે આપડે ત્યાંનું ભૂમચી खरुआ प्लांग करना रहें ज्ञान आटल सरसा तो व्यवहार में रह छता पाई सकान જ્ઞાન આટલું બધું સરસ છે અને આજ્ઞા વ્યવહાર માં પણ પડી શકાય એવી છે બધી તોય કેમ નથી પડા તોય પણ પાડી નથી શકાતી બધાટી નામ પાડે એક બાજુ બહાર લોકો સત્સંગ કરી આવશે તો એ પણ આજના રહે છે સંતા વ્યવહાર કરતા આગના રહે આગ દાદા હતા અત્યારે અત્યારે આ ભાઈ નતા તો એક ચરણવિધિ કરવી હોય તો એમ એવું થાય જ નહીં આમ પલ્લુક ના પલ્લુક એટલા માટે આપવાનું સંસાર નો બફારો લાગે ને એનાથી આ જ્ઞાન ચાર સાડી મતલબ થઈ જ વધારે વધારે અમે તો ગરમી ને ઠંડી માંગેલી એટલે પછી પહોંચ્યો ફાડી હોતો હોય પડે આવ વિના પડે કે થી એ વખત થઈ ગયો તાન આવી મને ગત લક બે ફાઈ બે આસલાઈ બે આલાઈ વાય કરીને થી તેમ તો કોણ કહો તારા તે થી ચાલું અત્યાર હર બેરીઓ સધી ગઈ બેરીઓ અત્યારે એ રીતે પૈસા કરાવે છે અત્યાર બરકત નહી આવે લક્ષ્મી કમા ઢીલ રાખવી આપણે કહ્યું છે ને કે લક્ષ્મી કમાવામાં ઢીલ રાખવી હા ધીમે ધીમે આસ્તે હા તીધું ભાઈ તો બારે મહિના નદી રહેવાનું ખેતી વાળી લોકો જમી રેતી એનું પણ આજે કશું છે નઈ છે પૈસો થકવાયુ નથી બેફામ બનાવે પૈસા કમાયા ડોરો દેવ ભાગલો ના થાય કે સાચી નથી મે પાક બે હાય હાઈ થઈ જાયબિસાણી આવડે દોડવાથી મળી જાય એવું માની પૈસા રૂપિયા આપડે ઘર બધું એનો પણ એમાં નતો રહે વધારે પછી નતો હોય ને વધારે ખા એ પાછા પીધા પાણી પેટા બેસો હોય એવો પાણી થઈ જાય ઉતરી જાય તો ધોવાનું કરવું કઈ પાણી ઉતરે બધા વેડા થયો પરિણામ વિચિત્ર કહેશે દાઢી વાળા રૂપિયા એવું નહીં મારું આયા જે છે નઈ કેવું આપડે પચીસ લાખ કેટલા ની જમીન જમીન ની કે ત્રણ જમીન પેડવાની તો આજે પણ નથી હાથ નથી કે તમને મળવા માંગ ભોગ કર્યો તો મત બાર ના રૂપિયા આવ્યા નથી એ જીતવાના ઓગણીસો ને એક સિતર થી મળી પછી જે રૂપિયા આવ્યા ને એ બધા ઉપર ધ્યાન રાખે ને એ રૂપિયા એ મેળ ની સાં તો જુદી ધ્યાન રાખવા જોયું ના આવે તો હજુ ગ્રહ સારા છે ત્યારે દાહ મંદિર માં આવે તો ત્યારે બગડવા મળ્યા શું સાત રૂપિયા લઈ પૈસા તમે હરું દાળ રાખી ગયેલી આપડે સ્ટોર કરીએ એટલે પૈસા બઉ આવે છે એટલે બીજા બીજા ફરી આવે છે આ સાલ પચાસ ગુણ નું કામ કર્યું છે કેટલું કામ કર્યું પચાસ ગુણ ઓ પછી વાત થી કરે પડેલી કે પેલી ઉઘરાણી ના આવે એટલે માથાપુર કરે ઉઘરાણી કરવાનું રાજા ની વાણી આવ્યું થઈ <eye> ગયો <back> <mera> <planners> <small> <r Christianity> <educators> લાગે ના પાછળ ખરું પાછળ ના પુલ ને આગળ મંદી માનું મંદી ના માનું ભાઈ ખુશી થઈ ગયા શું ખેતી કરશે મિત્રો ના માનીએ શું કહું મને તમારી કૃપા હોય ના લાગે તમારું નામ દઈયે દાદા ભગવાન કેટલા વખત એમની કૃપા થી તમને મળી ગયા ને ના બરોબર સાક સાત મળી ગયા તમે એમની કૃપા ત્યારે લાગે આમ ક્યારે છૂટ્યા છૂટા એવું બંધ થાય જરૂર જરૂર બંધલા માણસ છૂટ્યો છે એવું બંધ થાય ત્યારે કેવો આનંદ થાય કોઈ સીમા આપે દાખલો બતાવ્યો નો દાખલો ભરત રાજાનો દાખલો આપ્યો હતો ને કાલે આપડે ભરત રાજાનો દાખલો એનું ચિત એમાં જતવું છે એવી રીતે ચિત એમાં તો જ કામ આવે ત્યાં સુધી સોલ પાંચ મહાત્મા શ્રી સમજતું નથી એમ કે તારે એ કે તમે તૈયાર કરો સર મજા આવે એમાં કોઈ ગિનારા વિના નહિ આ તો એક જાણ ધર ભેગા થાય આ લોકો આમ કે છે આ લોકો આમ કે છે થઈ જાય હજી તો ચોખ્ખું હૃદય હોય તો જલ્દી સમજાઈ જાય ને ચોખ્ખું હૃદય હોય બોલી ને સમજાય કપટ હોય તો મન તૂટી જાય તૂટી જાય તો ઝઘડો કરે ને મારી લે ને બધું કરે કરે ને થઈ જાય તો કરે ગન કરે ને તો થઈ જાય સમાન કરવું હોય આપડે નાખવું સમાન કરવું હોય મારા મોટા આપડા બે દિવસ મોટા રાજ પેલા જ રીતે આપ આવ્યા ને તો રાવજી કાકા બાજુમાં બેઠેલા પછી વલ્લભ કાકા આવે એટલે ઉઠીને બાજુમાં થતી ગયા રાતે પણ એવું કરે કે વલ્લભ કાકા આવે એટલે પોતે જગ્યા કરી આવે ગડેયા થાબન મોટા મારથી આ તમને તો કરી આપે વલ્લુ કાકા ને કરી આપે કરી આલુ વલ્લુ મોટા આમ બોલવા લાગે અને દોડે પાટલો ભરનો ભરો ભાઈ અને છોરે બુકન દેખાના છે ને ને માતા બસે દેઈ પડ્યા તે ના દીવસ થઈ ગયા માતા બં ના ભેગા નઈ થયા લોકો પછી પાછો જોતા પેલો વિચાર પડી જાય કઈ જતા લોકો મા દાદા ઘણી વાર કે પાંચ આજ્ઞામાં રહે તો અમારી વિશેષ કૃપા ઉતરે એવું કૃપાનો જેટલો રે એની કૃપા આવું વિશેષ વિશેષ કૃપા એટલે શું સંપૂર્ણ કૃપા ઉતરી છે કામ નીકળી જાય दादा भगवान कहू कृपा उतार कोई महात्मा जी दूर रहते ना होने पांच आज्ञा सुंदर रहते महात्मा बारे अपने अपनी सुंदर रीते रहता आपने पोची जाए खुद आज्ञा मैं अपने घर संसापत हो ना भागी आप नहीं दी थी आज्ञा मधार रही सकू कर गोटवानू मैंने मारी कोई भूल बतावेस वाले क्या बंद राखो नही भरा रोड पर भरा गए એકદમ दाख के जैन पूजल हो वैष्णव दा। पूजल हो शिवपंच हाँ आपकी कृपा एनी तो बदा पर थे ध्यान आपो है जताे पूछ करें पूजल उनका करें आप चले अच्छा પણ બધા માલ તો અલગ અલગ હોય ને કોઈ જે નો હોય તો એનો માલ બહુ સરસ હું તમને દાદા મળે તો દર્શન કરે આપના બે મહિના પેલા મેં બંધ થઈ ગયું મારું બરોબર તો એની પેલા જે ખાજલું હોય એનું આવરણ તો હોય ના એનું આવરણ આપડે ખાજલા નું આવરણ જરા એ કરે પણ આપડે આપડે જો કરીએ તો આપડે કોઈ નામ ના થાય પોતે હું કાસ્ટમાં છું એટલે મને આવી રીતે છે કે હું આ કાસ્ટમાં આવી પડે એટલે છે કે શું છે આનું કારણ પાછળ હું શુદ્ધાત્મા છું દાદા એરિયા માં છું कहलुं नरके जवा आ जाए नारायण जाए नरके जाए पर साते पड़े ना पड़े जाए जा तो आपने कोई चीज नरके जाए खर मैं क्या आया तो બઉ ગાવી હતી દાદા ભગવાન ના આવે ગઈ મારા દાદા ભગવાન પર ચડી ગઈ મારી પણ ચઢાઈ કરે ભલે દેખાડ મારો દાદા ભગવાન ભગવાન પર જ ચઢાઈ કરી था नहीं चला। नहीं तो य आधार पर भी नौकरी गई इन दुख पड़ू के आपने गा दीधी के महात्मा ने गा दीधी एना आधार पर थी महात्मा गाधी तरह बड़ा आधार है अच्छा आ तो बॉम पड़े आराधना तो वालों विराधना तो न थवी दे दादा भगवानी आराधना <sutu>, <tätäels> ना विराधना तो तो ना के, के ज़े विराधना करे से दादा अणसमजन करे काम पूछे બે તા ભાઈ મહાત્મા નું હંજી કરું હંજલિ પકડાય दादा मारा मा एक दादा मैंने खो बो बोले अपना महात्मा थी अथवा तो आवे तारा मक्कल नहीं तो आ रीते अहंकार करे तो दादा मैंने बोले पहला मैंने द्वेशन बोली गुजरा आ रही सकूम पीछे पेलू मूल पड़ी जाए तो मैंने बोलवा मे आ मैने बोल से तो मैं फायदो तो दादा यो मतलब एवं बोलता रहे सारू આપડે ને બોલતા રે પ્રસાદી આપતા રે સારું નવરોજ ના બોલે પણ આમ નથી રેતું તેમ નથી રેતું તો મનમાં હું એકદમ શાંત થઈ જાઉં હું તો કઉરાજ મા કરે કે આ પાંચ આજ્ઞાઓ છે પાંચ આજ્ઞાઓ એ પાંચ આજ્ઞાઓ પેલા સમજે તો પાંચ આજ્ઞા રહી શકાય કે પાંચ આજ્ઞા સમજે તો દાદાનું વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન શરૂઆત થાય છે ત્યાર પછી એનું રક્ષણ કરવા માટે પાંચ આજ્ઞા અચ્છા मन केवाने बुद्धि केवा डखो करे मन बुद्धि मन बुद्धि जरूर रहे महत्व तो पांच आज्ञा है है? दादा नु पे विज्ञान समझी विज्ञान पूछ सत्संग आज्ञा पड़वा આ કરવાનો બધું આજ્ઞા પાડવા સત્સંગ થી બધા કરે ઢીલા થાય એટલે આજ્ઞા પાડવા માં સંસારથી પૂછું ના ગમતું હોય તો એમાં કરી દેવું પડે तो ये करतु होने प्रसादी अमने अमने फायदो करे ते शू जाए ना तो दादा पास सांभ જે ભયંકર દોષ જેવું હોય ને કે જે આ મને બઉ માર ખવડાવે છે યાદ આવે એટલે એક હા મારવાનો શોખ નથી મારવાનું ગમતું નહીં આવે હા પણ અમને સારું લાગે છે દાદા એમાં તમારું જે જે તોડવું હોય ને તેૂટી જાય એટલે જે તોડવું હોય એ ભાવ કરવાના અંદર એ વખતે પાલિકા ના ગયા હતા નતા જઈને બધા બઉ વાંચી ગયા આપને શોખ નથી મારવો પણ અમે બધા કહીએ છીએ એટલે એને લીધે બધું તૂટી જાય છે આપને જોડા મારવાનો શોખ નથી પણ શોખ નથી ગમતું નથી પાંચ આજ્ઞા જેટલું જ ફળ મળે એમાં એના માં કેટલાક માણસો એ જ બોલ્યા કર્યો એ જ બોલ્યા કરે છે પાંચ આજ્ઞા ના પડે તો બસ માં આવતી ઘડી તો મનમાં બોલવું પડે ને દાદા બસ ટ્રેન માં જતા હોય આપડે તારે તો મનમાં બોલવું પડે ને દાદા ભગવાન બંને ત્યાં સુધી બોલવું એમાં આજ્ઞા ના આવે એમાં આજ્ઞા ના આવે ખાલી બોલો બસ બોલો જ ગયો ને બીજું કઈ તમારું મન જ્યાં ફરતું હોય કરતો થવા દો જ્યાં જતું હોય ત્યાં જવા ખાલી દાદા ભગવાન ના અસિમ જજેકાર બોલો આપ્યા છે આપડે સુખ્યા છીએ પણ આ ઘર એવું છે દુઃખા જ આપ્યા ઘર નો જ એવો દુઃખ ન શકો એક દાવા નલિયા ગયા હોય બીજા સમલો ગયો હોય માયાજા છે અમારે ચૂંટણી આચાર વસ્તી જીવતી ચૂંટણી આશા થી લોકો આશા જુદી હતી મને બીજું દેખું છે ને ઉલટી થાય બીજું ખબર બધું લાગુ છે દરેકૂલ આવે ભાવો છે એમાં સુખ દુખ ની લહેરો આવે છે એ કેમ સોન કરવી કારણ કે બધો જે સંસાર મળેલો છે તે તમને અનુકૂળતા પ્રમાણે જ મળેલો છે અમારે પ્રતિકૂળતા હતી જ નહિ એટલે તમને સુખ જ હોય પણ અહિયાં આગળ પછી અહીં આયા પછી બંગલામાં હોય ને ઉત્પન્ન થયું અને આપડે શોભાશે પાંચ સાત રૂપિયા લાયા હતા લોકો વખાણ વખાણ કરતા હતા એને નવો લાવ્યો એટલે આપડે દૂનો દેખાયું જ નહીં આપડે શરીર ની સ્થિતિ ના જાવી દઈએ ભગવાન ને ઓળખી ને ચાલનાર ભગવાન સાહીભૂત થવા તો જોઈએ ને આય કેમ ના થાય ભગવાન તો નિરંતર સહાય કરવા તૈયાર જ છે પણ લોકો એને કેમ આવે સંસારિત પણ સંસારિક દુઃખ જેવું છે ને આ તો પેલું બંગલો જોવા ગયો ને આખેડા કઈ કે છે હા આપડે છોગૃહ બીજા લોકો ના ચાર રૂમ હોય બીજા ફ્રેન્ડ ના તો તમારા લાઈફ ને મને કેવું આપણે એ આપણે શક્તિ વાળા થઈ જ પછી જવું જોઈએ શું કરું કોઈ નો ના અડે ત્યારે જવું જોઈએ ચેપ હડે જેને જાય છે આ મને કોઈ નું ચેપ કરુણા તું તે બધા નોકર સાથે મને તો કરુણા છું તે દુઃખ નથી નારાયણ દસ આ તું બધું લીધેલું થોડું ઘણું જે દુઃખ છે તે બુદ્ધિ ને લીધે છે બુદ્ધિ હોય ના હોય તો પછી ખોય લે મારે તો બુદ્ધિ થયા પછી જતી રહી ઉચ્ચ કર એક માણસ માતી રે કરે મતલબ નામ એવું ના કેવાય એને કરતા સુધી આપડે રોફ રાખ્યો નઈ ખરે શું કરવું શું નહીં બધું એનું માર્ગદર્શન આપે એવું જે બન્યું ન્યાય જેવું કેવું બુદ્ધિ જ તે રહે છે ન્યાય ખોરા ગયા જે બન્યું એ ન્યાય છે હવે કોઠે પડી ગયું દાદા એ તો પેલા તો ન્યાય ખોડવા જઈએ અને આપણી આપડી લો ખોલી અને પછી એ પ્રમાણે બધું બહેનું મૂલવીએ અરે વખતે માનો કે ભાઈ ને ન્યાય જોઈએ છે તો આપડે નીચે કોર્ટ માં આપડે જજમેન્ટ કરાવે